निष्कुलांद स्वामी रचित हरिस्मृति ग्रंथमा छठू चेप्टर सुख भगवान भगवानी मूर्ति एट्ल के श्रीजी महाराज न स्वरूप एम केव सुख है श्रीजी महाराजे के सुख आपा विषय अपने थोड़ी बात करें छठा चेप्टर में लेता पेला अपने पांचमू चेप्टर जो जीवन जाणो छो ये बातों वेली पहला लीधी एम स्वामी लखे ते गर्भवास त्रास टा के जीवन जाणो छो ये तो आडो आक जवाड़ो के जीवन जाणु छू जन्मता जतन कीधी के जीवन जाणु छू मरी बहुनामी बहुवीधि के जीवन जाणु छू कान पन खबर राखी के जीवन जाणु छू आज सुधी पन अमारी, राखो छो खबर सारी के जीवन जाणो छु अरे पड़े पड़े करो प्रतिपा जीवन जाणु छू ये वो बीजो व बीजोण दयावन जाणु छूव बीजो दया श्रीजी महाराज कृपा कर अतिशय सुख पास सत्संग में सतो भक्तों ने पेलू लख्य गर्भवास त्रास टाड़ियों विषय अपने थोड़ी बात ली थी थी ग्या शरणागति ना मंत्र है भगवान आश्रय करने महिमा आश्रय करे जन्म मरण चक्र टी जाए આ કઈ ઓછી દયા નથી પણ જીવને ખબર નથી કારણ કે ગર્ભવાસમાં જે દુખ ભોગવ્યા છે એ અત્યારે યાદ નથી મૃત્યુ યાદ નથી આ જન્મે જે કદાચ આવવાના હોય તો હજી મોત આવ્યું નથી એટલે જન્મને મરણના જે દુઃખ છે એનાથી જીવને છુટકારો મળવો બહુ મોટા ભાગ્ય કેવાય ગર્ભવાસ નો ત્રાસ એટલે ઊંધે માથે ઓછું દુઃખ હોય અને પાછું ગર્ભાવસ્થામાં આજુનું વિજ્ઞાન જે કહેતું હોય તે વિજ્ઞાન ને અમુક ખબર નથી ઋષિયો સાત જન્મોનું જ્ઞાન કઈ એની લેબ કઈ પકડવાની જ નથી એના કઈ કસનળીમાં આવવાનું નથી પ્રજ્ઞાથી દેખાય છે વૈજ્ઞાનિકો પાસે બુદ્ધિ હશે પણ પ્રજ્ઞા તો નથી ऋषि मुनिओ पास प्रज्ञा सैठा ब्रह्मांडों में सात जन्म न्ञान सात जन्म मारा मा काम करव तो मानवा स्थान ये बदाज कुमें पीड़ाओ भोगु देखाए नाद आ बुध चित्रपट संगीत चित्रपट बेख्या कोई भयंकर दुख आ पड़ू होने पांच वर्ष व्यतीत थी गया जो पांच वर्ष पी याद आए कोई एकदम भयंकर એક્સિડન્ટ થયો હોય ને મરતા મરતા બચ્યા હોય પછી એની એક્સિડન્ટની યાદ આપો કે રસ્તે થી નીકળે ને તો પેલા ને તો દેખાય સાત જન્મ નું દેખાય બઉ દુખી હોય એમાં ભગવાનને પ્રાર્થના જીવ કરતો હોય છે ગર્ભાવસ્થામાં દરેક જીવ ભગવાન માને છું બહાર આવ્યા પછી જ આ માયાનો પવન લાગે છે પછી એમ કે છે કે હું ભગવાન માનતો નથી પણ ભગવાન તને માને એનું શું કરું ભગવાન માને છે કે મારો તો જીવનું અસ્તિત્વ એવા ગર્ભવાસ ત્રાસ એમાંથી છૂટવા માટે આ બધું સત્સંગ ભજન બધું છે તો એ શરણાગત થવાથી ભગવાન નો કરવાથી भगवान टाड़ियों जन्म अनेक प्रकार दुख छे है कम्प्लीट सुखी हो कम्प्लीट नकलीफ नु लिस्ट एंडलेस आस આમાં કેટલા એવા બેઠા હશે મારી નોકરી જ મળતી ને યાદ નોકરી મળી જાય તો પછી એ ન મળે એ સમજી ગયા ને જ્યાં જાય ત્યાં રિજેક્ટ થાય અને પછી પાંચ સાત વર્ષ વહી આ ગયા જોવા જાય તો એમ કે વડીલ તમારી વાત સાચી હવે મૃત્યુ જોયા પછી વાત થાય બોડીમાં હોય ને એ તો અસલ વડીલ લાગે એટલે જન્મ પછી પણ દુખ છે અને હવે જેમ જેમ પાછું એટલે પ્રોબ્લેમ પણ કેટલા છે અત્યારે તમારા બાળકો સલામત નથી ઘર સલામત નથી પરદેશમાં જઈને સુખી થઈ જાય એ હમણાં ઓસ્ટ્રેલિયાનું કેવું આવે છે આપણા ભારતીય વિદ્યાર્થીઓ પર કેવા ત્રાસ કરે છે ત્યારે નથી લાગતું ઘરે સારા એટલે ન જવું કે સાહસ ન કરવું મરવાનું ત્યાં છે ત્યાંય છે બધે મરવાનું જ છે પણ કહેવાની વાત છતાંય દુઃખે દુઃખ છે ને હવે પેલા છોકરાઓની ચિંતા માવતરને થાય તો ખરે ને બધા ગણવાની વાત છે ભોગવાના તો છે કેવાનું જીવન જન્મમાં ગર્ભાવસ્થામાં દુઃખ જન્મ્યા પછી પણ દુઃખ જન્મતી વખત નું પણ ભયંકર દુઃખ છે માતાને ને જો જન્મ દેતા દુઃખ થતું હોય તો જન્મ લેનાર તો દુઃખ હોય જ પીડા તો થાય એટલે તો બાળક અવતરા પછી તરત રડે છે પછી રડવું એ હેલ્થ માટે સારું છે ફેફસા વર્ક કરતા થાય એ બધું સારું છે બધું બધી ભગવાન દુઃખ સુખ પેદા કરે છે કાદુ જ કમળ થાય છે દુખ ન હોય તો સુખની વેલ્યુ શું ભૂખ ન હોય તો ભોજનની વેલ્યુ શું તાપ ન હોય તો પછી એસી ની વેલ્યુ શું હિમાલય થોડા ઓર્ડર આપવાના છે કે એસી મોકલી દેજો પાંચ દુઃખ તો જોઈએ દુઃખ વગર કેરી પાકે તાપ પેડા વગર કેરી પાકે ફ્રીજમાં ખુશી રાખો તાપ જોયે માણસ ઘડાય બગડી જાય ચાંદા પડી જાય તો વધારે ગરમી ના થાય શું દાંત કાઢો છો માપમાં ગરમી જોયે ને બધું માપમાં સારું એટલે ગર્ભાવસ્થાનું દુઃખ પછી પણ દુઃખ આખી જિંદગી સ્વામીનારાયણ આશ્રય કરો ટાળી નાખ્યો ચોપડા જ કાઢ નાખ્યો અને જન્મ્યા પછી પણ જીવનમાં પ્રતિફળ તમે પળપળ કરો છો સહાય કે જીવન જાણું છું કેવા કેવી સહાય કરે છે કાલુ પુરુત સામે સ્વામિનારાયણ જે માસિક બાર પડે એમાં બે હજાર ને ના મે મહિનાની અંદર એક ભક્ત ચરિત્ર લખાયું હતું મને બહુ ગમ્યું એ હું કહું તમને બહુ બહુ ગમ્યું મને ખરેખર બહુ ગમ્યું એ બે ત્રણ ચરિત્રો આપણે કહીશું પણ બહુ ગયા વિસનગર પાસે દેવડા ગામ છે भगवान स्वामी नारायण हाँ बी आज लगभग स्वामी नारायण पृथ्वी पर विसनगर पास देवड़ा ये, ये हरकंद भाई रहे बहुत सारा हरिभगत ज्ञातीय वणिक પણ બધા વાણિયા કાંઈ સુખી જ હોય હરકચંદભાઈ સારા સત્સંગી ભક્ત બહુ સારા બે માણસ બહુ સારા હરિભક્ત પણ ગરીબાઈ આવી ગયેલી બહુ મુશ્કેલી છતાંય ભજન કરે અને રોટલો તો આપે જ શ્રીજી મહારાજ એના આશ્રિતને ભૂખ્યો તો રાખતા જ નથી ઓ આશરામાં જોઈએ બળ જોઈએ કાકા તો એને પલાઠી પાડીને બેસી ને હોય બેસી જાવ ને તો રોટલા ખોળામાં નાખી જાય મારો પ્રભુ એવો દયાળુ છે હિંમત જોઈ બેસી રહેવાની તમે બાર વાગે પેલા ઉઠી જાઓ નાખી જાય ખોળામાં એ ગેરંટી કેમ નાખી જાય એની લીલા છે એ આપણે વાતો જોઈશું નાખી જાય તો હરકચંદ ગરી રોટલા જમે બરાબર છે પૈસાની સગવડતા ઓછી પાંચ ચેક કાઠી દરબારો સાથે પાર્ષદો સાથે ઘોડેસવારી કરી શ્રીજી મહારાજ માણકી ઘોડી સાથે એને ગામથી પાદરથી નીકળ્યા એટલે જે ગામનું પાદર હોય તો અભાડો હોય પાણી પીવડાવવાનો ડોર પશુઓને હોય એટલે ત્યાં ઘોડાઓને પાણી પીવડાવવા માટે ગયા ત્યાં કોઈને ખબર પડી કે આ સ્વામિનારાયણ જ છે એનો ભગત હરકચંદ છે એટલે જૈન કોઈ છોકરાઓને ખબર પડે એટલે દોડતું છાપું બહરા છોકરાઓ છાપું જ છે એટલે પેલા છાપાની જરૂર નતી પડતી ભાઈ રાવ કુએ પાણી ભરવા જાય ને ત્યાંથી સમાચારનું પડીકુલ લેતા જ બધા ગામની ત્યાં ચર્ચા થાય એટલે ખબર આપ્યા તમારે ભગવાન આવ્યા હોય એવું લાગે છે એટલે હરકચંદભાઈ એકદમ દોડતા આવ્યા જોયું દૂર થી ખબર પડી કે ઓળખાય ત્રણ છોગલા હવામાં ફરફર હોય ત્રીલોકમાં ખબર પડે કે મારો સહજા પ્રભુ આઈલો આવે છે હરકચંદભાઈને તો દૂરથી ખબર પડી જાય કે એ જ મારો પ્રભુ છે એકદમ દોડતા આવ્યા પગ પકડી લીધા મહારાજ આ ગરીબના ગામમાં અત્યારે તમે નીકળ્યા હવે અહીંથી રોટલા વાણા ખાધા વગર ન જવાય મહારાજ ના લાદ મહારાજ કે ના એ નથી ગરીબ છું એટલે આ આખા આનંદ બ્રહ્માંડ ને જીવાડનારો પોષણ કરનારો એના હાથમાં શું ખોટ છે તો કે ના તું બહુ ગરીબ છો ને તારે ત્યાં હોય નહીં તારું માંડ થાય નઈ અમારે ક્યાં ભાગ પડાવો કેવી વાત કરે હવે આપડી જેવું બોલે લે આપડે આથી સારું બોલીએ કે વાંધો નઈ તમારે તકલીફ હોય તો હું ખિસ્સા માં થોડું આપી દઈશ પણ હવે જમતા જાય તમારો ભાવ છે હાથ કે ના તારે ત્યાં ન હોય તારે સગવડતા નથી તું ગરીબ છો ને તારું ક્યાં ખાવું જેવું હોય તે પણ તમારે આવવું તો પડે હું તમારો છું તમે મારા છો પણ તમે અમારા કોઈ મહેમાન્યા હોય તો રોટલા પાણી કર્યા વગર જવા નથી દેતા છાશ પાણી કરે ચા પાણી કરે ચા પાણી તે દી પણ તમારે કઈક તો મારા ગ્રહણ કરવા આવું જ પડે અને મારે ત્યાં જમો એટલી મારી આવી ભાવના પછી ક્યારે નીકળવાના મારા સારું આવીએ પણ એક શરત બોલો રોટલા ને દાળ બનાવો તો જ બીજું નહિ તમારો હરખ સમાય ને તમે જાત જાતનું કરો તો અમને ગરીબ નું બહુ એવી રીતે ફાવે નઈ વાત સાચી ને આ વિવેક હોવો જોઈએ કોક ને ઘેરા જાય ને ગરીબભાઈ હોય એમાં માંદા હોય ને ખબર કાઢવા આવે ને એટલે હોય બધું ઈ ટહડી જાય થોડુંક દૂધ મેળ્યું હોય આવી ચાય બનાવી નાખી પછી ચા નથી પીતો હું કોફી પીવું કોફી માટે દૂધ ક્યાં લેવા જવું હવે બહુ મૂરખ સરદાર મહેમાન હોય જો દહ્યા હોય તો એ બને ત્યાં ના કઈ નઈ ભાઈ તમે ખાલી પાણી ગ્લાસ આપી દો પૂરું થઈ ગયું મારે બઉ ઉતાવળ છે એમ કરતા વાતો કરતા કરતા ભલે કલાક જ નાખે પણ ખર્ચો ના પડવા દે અને અમીર હોય તો હો પાંચસો પાછો પાંચસો આપતો જાય લઈ જાય ખાનદાન નો અર્થ છે ખાન ખાય ખરો પાછો દાન આપે ખરો એ ખાનદાન હા એ આવા અર્થ મારી પાછવા પડે તમારા ખાનદાન ને આપડે કઈ જાય તો માણસ ખાનદાન છે ખાનદાન એટલે શું ખાય પણ પાછો દાન કરે એમનો ખંખેરી વેવ ન જાય એટલે તમે શરત રોટલા ને દાળ બીજું કાંઈ નઈ એટલે અડદ ની દાળ થતું ભલે મહારાજ રોટલા ને દાળ કરીશ પણ આવું પડે હા ચાલો ઘોડાઓ બાંધા ફળિયા અંદર નિરણ નાખ્યા પાણી પીવડાવ્યા મહારાજ બેસાડ્યા હાથ પગ ધોડાવ્યા એ બધા કરીને ઢોલિયા પાથરી દીધા બધા દરબાર હોય બે પાંચ એ બધા બેઠા શ્રીજી મહારાજે થોડી ઘણી વાતો કરવાનું શરૂ કરીશ ઘરમાં જઈને કીધું જો જલ્દી રોટલા ને દાળ બનાવી નાખો એક સામાન્ય ધૂળ જેવો ગમતો ન એવો મહેમાન આવે તોય ચૂરમું કરવું પડે અને આ આપણો વાલામાં વાલો એનો વાલો એનો આથી કોઈ વાલું જ આપણો પ્રાણ આધાર પર ભૂપ વધાર્યો અને રોટલા દાળ હડેલ જેવો મહેમાન આવ્યો ચુરમો ન કરીએ તોય કેવી ગાળીઓ દેતો જાય ચોરે અમારે ત્યાં આવીને ખાઈ ગયો ને અહીંયા આવ્યાથી રોટલો દીધો ખાલી હા આપણે આના માટે અરે પણ હું એ વચને બંધાઈ ને આવ્યો છું તું બહુ ડાય થામા રોટલા ને દાળ શરત કરી છે એ વગર બીજું કઈક કરશું તો નહીં મેળ પડે એવું મારા કડક શબ્દો કીધું છે તમે ગરીબ છો ગરીબાઈ છે એ પાપ છે ને બહાર છે એની રીતે વિચાર આ પાપ છે કે આપણે અત્યારે ભગવાન ઘેરા આવ્યા આપણી પાસે કઈ નથી એટલે એને કેવું પડ્યું ને કે રોટલા ને જ કરે પણ એ તમારે શરત કરી છે મારી યાર નથી કર્યું આને બુદ્ધિ કહેવાય તમારે શરત કરી મારી યારે ક્યાં કઈ શરત કરીશું અને હું એટલે બાય નહીં નીકળું મને બાંધી લઈશ મારે મારી રીતે જમાડો છે પણ પૈસા એ ક્યાં છે શું ઘરમાં એ બધું છે આજો એક ત્રાંબાનું બેડું પાણી ભરવાનું ભાઈ પાણીયારે મૂકવાનું એ લઈ અને તમે વાણિયા ત્યાં વેચી ને એમાંથી જે આવે એમાંથી સીધું સામાન લઈ આવો એટલે લખી દઉં છું એ બધું લેતા આવ પણ મારા જ વટશે તો હું થાય એ ત્રાંબાનું બેડું એક પાણી ભરવાનું એક જ હતું ગરીબાઈ હતી ક્યારેક ક્યારેક ગરીબ લોકો જે અમીરા કરે છે ને નાના ની મોટા જોઈને જીવવું છે એવું છે ગળે ફાહો ખાવાનું જ મન થાય એમાં રાજકારણીઓની લીલાઓ જુઓ એટલે આપણને એમ જ થાય કે આ દેશમાં જીવાય જ ને આ કઈ બધા સેવા કરવા થોડા માટે બાજે છે ખુરશીઓ માટે ખાતાઓ માટે બાજે છે આ દેશની અંદર કોઈ એવું ખાતું નથી જેમાં કોઈ ખાતું ના હોય છે પાંચ વર્ષ સુધી આપણે શું કરી લેવાના એ ત્રાંબા બેડું જઈ અને વાણિયા ને ત્યાં વેચ્યું એમાંથી સીધું સામાન બધું લઈ આવ્યા ભાઈ રાય ફટાફટ મહારાજ ને કે એના પતિને કે તમે મહારાજ ની વાતો કરો વાતોમાં રાખો એ બધું રાખો ત્યાં હમણાં રસોઈ બનાવી નાખો ઘણા કામ ડા હોય એવા કામ ઉકલે ફટાફટ કામ કરતા જતા ફટાફટ નહીં હલ હલ હલ હલ કરે આપડી બસ યુકાય જાય એક કલાક બે કલાક બેસી રહી ખાલી ચા માગ્યો હોય તોય દોઢ કલાક થઈને ઉભા થાય ત્યાં તમે તો ઉતાવળ માં જ હોય ત્યારે ચા એ ફૂંકવા ન એટલે અમે પીવા જ્યા હતા કલાક કાઢી નાખ્યો તમે આ વખતે ભલે જાઓ પણ બીજી વખતે આવો ત્યારે તો ચા પીતા વખતે હે એવું ફટાફટ સરસ મજા દૂધ પાક માલપુવા એ બાજુ બધે માલપુવાનું બહુ ચલણ હશે ગણાય આમાં માલપુવા જોઈએ નહીં હોય માલપુવા ઘઉં ના ખાંડ સાકર નાખી અને ફટાફટ થાય જલેબી પાડે એવી જ રીતે આમ નાખીને ઢેઠ પાડે એટલે ફર્સ્ટ ક્લાસ એ ફૂલ ખણી જેવું માલપુઓ થાય માલપુઆ દૂધ પૂરી ભજીયા શાક એ બધું બનાવી નાખ્યું સરસ મજા ફટાફટ અરે બોલો બેસાડો જમવા હાથ ફરીથી દોડાવ્યા બાજુ પર મહારાજ બેટા બધા લાઈનમાં દરબારો બેસી ગયા શ્રીજી મહારાજ ને આગળ પેલા સૌથી થાળ આવે એ થાળ લઈ બહેરા બહાર જ ન નીકળ્યા તમારે શરત છે એટલે તમે લડી ગયો અરકચંદ થાળ મૂક્યો મહારાજ ને આગળ આ શું કીધું નતું રોટલા અને દાળ આ તો તું શું કરીને બેઠો અરે મહારાજ રાજી રહ્યો આ રોટલા દાળ જ છે રોટલા જરા કાળા છે અને દાળ ધોળી છે દૂધ પાક ધોળી દાળ આ રોટલા કાળા છે આ રોટલા છે નાના છોકરા છીએ તમને સમજાવી દો આ ધોળી દાળ છે ને કાળા રોટલા છે અમને ખબર નથી પડતી માલપુવાનું દૂધ પાક છે એ પ્રભુ તમને બધી ખબર પડે છે પણ હવે ગરીબ નું રંધાઈ ગયું એને હવે શું કામ બગાડાવ છો શરત થી શરત મેં તને કીધું તું રોટલા દાળ આ કર્યું શું કામ મારા ભૂલ થઈ ગઈ હવે જમી ગયા હમ જમશું પણ હરકચંદ મને લાગે છે કે મારું હનુમાન ખોટું છે એટલે અમને એમ કે તું ગરીબ છો એટલે અમે તને રોટલા દાળ નું કીધું ત્યાં તો સાવકાર નીકળ્યો સાવકારો તો જ આ દૂધ ના માલપુવા ના પૂરી ના ભજીયા ના શાક આ બધું થાય પૈસા વાળો છો અમારી ભૂલ થઈ કે તું ગરીબ છો એટલે મેં રોટલા કીધું અમને આવી ખબર હોત હજી બે ત્રણ વાનગી બીજી કે તું તો પૈસા વાળો છો મારા જેવું જે હોત આપ મેળ તો પૈસા વાળો જ છો ને મારા જેવો ધનવાન કોણ એવી એવી જ્ઞાનની વાતો કરું સુખી છો તો જ આવું બધું ઘરમાં હોય નહી આવું ક્યાંથી થાય હવે આરક્ષણ એક જ વાત પાંચસો રૂપિયા રોકડા બેડું માંડ વેચ્યું ત્યારે તો રોટલા બેળા ત્યાં અને પાંચસો રૂપિયા ત્યારે એટલે ગણો ને પાંચ લાખ જેવું થાય હવે પાંચ લાખ આમાં તમે બેઠા ને કયો લ્યો મૂકો પાંચ લાખ પછી જમીએ તો કે જાઓ ઘર ભેગા ક્યાંથી લાવવાય ત્યારે તમે કોઈ સાદુ નમાજ લઈ ગયા ગયા તું પાંચ લાખ પછી બેસુ બાપુ તમે તમારા આશ્રમમાં શોભો ગરીબ ની ઝુંપડીયા તમે નો શોભો એવું જ થાય પાંચસો રૂપિયા પાંચ રૂપિયા માં તો મહિનો બે મહિના નીકળી જાય એવી વાત પાંચસો રૂપિયા માં ગયા દે પછી જ જમવું નહિ નહીં હવે એની સ્ટાઈલ પાછી આમ બે આમ બેઠા અરક્ષણ તો મું જઈ હરો હવે શું કરવું એકદમ દોડીને ઘરમાં આવી ગયા આ બેઠા એ ભરેલા ભાણા ઉપર મહારાજે પોતાનો ખેસ કાઢીને મેં ઢાકી દીધું બધું દૂધ પાકમાં માખીઓ બેસે ને ઢાંકી દીધું બેઠા એટલે દરબાર હોય છે મહારાજ આવું શું કરો તો સાનુ મના જમી લો અમને ભૂખ લાગી છે મહારાજ કે તમને ભૂખ લાગી ભલે ભૂખ લાગી થાય એ બધું કાયદેસર જ થાય બોલે નઈ ઘરમાં જઈને ઘરવાળા ને કે લેક કર તારે જમાડવા તા ને જમાડ હવે હું કરીશ આપણ કરવા આગળ નીકળી ગઈ રોટલા જમાડી દીધા હોય તો ઘરે જમી ગયા કેવા બધું સારું થઈ જાય આપણે ગરીબાઈ જોઈ ને રાજી આશીર્વાદ એ મળે આ તો બધું જ હવે આ જમ્યા શું જમાડવું તે શું મુંજાઈ ગયા છો તમે તો મરજ છો કે શું છો બંગડીઓ પહેરી છે ક્યાંથી પાંચસો રૂપિયા લાવશો આ ઘર ખોડા ભી ગયા છે ગીરભે મૂક્યા મારી સાંભળે શું આવો તમે મારે તમને સલાહ દેવી પડે મને ઢાકણીમાં પાણી લઈને ડૂબી નથી ખોરડા મોટા છે કોઈ પણ વાણીયા ત્યાં મૂક્યા ગીર લખી દો લેવો હળી કાઢીને પાંચસો રૂપિયા શું વાત ઝપટ કરો હે હારો ઘર પછી એટલું હુજતું નથી ગયા દોડતા વાણિયાને ત્યાં જઈને ઘર ખોવડા લખી દીધા ને પાંચસો રૂપિયા ને એવા રાણી સિકા ને ને આખું કોથળી ભરીને આવડું ભરાણું એ બંધ લઈને કોથળી લઈ ને આવ્યા મહારાજ પાસે બીજા બારણા બે ત્રણ હોય ને ગળકબારીઓ જમાનામાં બહુ રહેતી આવી મહારાજ પાસે મૂક્યા પાંચ રૂપિયા મહારાજ કે પાંચ પૂરા છે ને પૂરે પૂરા મહારાજ સારું લ્યો હવે જમશે બોલો રક્ષચંદને તો અવગુણ નથી હો આપણને અવગુણ આવતા વાર ના લાગે ભલે ને આપણે સામી સામી કરતા હોય ને બહુ માન રાખતા હોય બહુ વ્યત રાખતા હોય પણ હું તમને ગાંઠ વળાવું છું તમે ભેદભાવ રાખો તો સમજીને રાખજો સત્સંગમાં તો કેવા ટોકવાનું વડવાનું અથડામણ બધું થાય ઘણી વસ્તુ એવી છે જે સ્વભાવ તમારા હોય કોઈને પોતાના સ્વભાવ ના દેખાય ને ત્યારે કેવું પડે ઘણી વાર ગમે એટલું કેવો માને જ નહીં તો કડક થઈને કેવું પડે ઘણી બે જણાનું ઓલું લાગતું હોય તો એક જણા કકડાવીને ખખડાવીને કેવું પડે છાલા ઉખડી જાય એવું કેવું પડે ઘણી વાર કોઈ છોકરો અવડું કરતો હોય તો એને તો ખબર નથી હિત અને હિતની કઈ ખબર નહીં માવતરને જ ખબર છે માવતરે એને ગમે તેમ ધોલ થાપટ મારીને ઠેકાણે લાવવો પડે ને છોકરાને ત્યારે એનો બાબતો દુશ્મન જ લાગે છોકરાને ખબર નથી મારું આમાં સારું શું થાય આપણે નાના હતા ને અમારે તો જો કે નથી હોતું પણ આપણે ઘણા ને જોયા છે સ્કૂલે મૂકવા જાય ત્યારે ટીંગાટોળી કરીને લઈ જવા પડે આપણે તો હળી કાઢીને માસ્તર પેલાથી ને હતા ભણવા મજા આવતી પણ ઘણા હતા તો આપણે જોયા છે ટીંગાટોળીક કરીને લઈ જવા પડે અને એવા મોટા ભળભાદરિયા હોય રાયડ્યું આખી શેરીમાં ગાંગર આવતો અને અમુક પાછા છોકરા સ્કૂલ માં એવા જ હોય ટીંગાટોળી નું કામ કરવા માટે જાય એને એને મા બાપ કે બધા દુશ્મન લાગે છે પણ પછી આઠ નવ ભણે ત્યારે ખબર પડે કે ભેડા વગર ક્યાંય આરો વારો નથી પછી ખબર પડે છે એ હિત અને હિતની ખબર ના હોય પોતાને કાંઈ બીજું દેખાતું ન હોય પોતાનો લોભ લાલચ હોય એનાથી સ્વભાવ એકદમ આમ ગ્રસિત થઈ ગયો હોય એટલે પાછું વળવાનું સૂજે નહીં અંધકાર વ્યાપી ગયો હોય સ્વભાવ એવા છે ને એ અંધકાર આપણા ચેતના ઉપર વ્યાપી જાય જે પહેલાં વચનામૃતમાં શ્રીજી મહારાજે ચાર વાતો કરી છે ને ચાર પ્રશ્નો જો સમજાઈ જાય જાય તો કોઈ દિવસ સત્સંગમાં તકલીફ જ ના પડે એમાં છેલ્લા પ્રશ્નમાં આ કહ્યું કે સત્સંગમાં ભગવાનમાં હેત કેમ નથી થતું તો આપણા સ્વભાવ ઉપર જે કોઈ સાધુ વાત કરે છે કડક થઈને વાત કરે ટોકી વાત કરે ત્યારે એ હિતની વાત પોતાના સ્વભાવે કરીને અવળી લે છે અને વાતના કરનારાનો અવગુણ લે છે એ પાપે કરીને એને ભગવાન રાજીપો મળતો નથી હેદ થતું નથી હરકચંદભાઈ હવે આમ તાળો મેળવે આ બધું અત્યારે વાત સાંભળવી સારી લાગે એમાંથી પસાર થવું પાસ થવું બહુ ઘટન છે ત્યારે હરકચંદો ઘાટ નથી પાંચસો રૂપિયા શેના માગે જેમા પેલા દક્ષિણા અરે જમ્મા પછી દક્ષિણા પાંચસો રૂપિયા માગી હોય તો એવું ગુણ આવે હે જરા હા એવા લાલચુ હોય પેલા ઓળખો કોઈ દી લાલત ના હોય ક્યારે ક્યારે માગ્યું હોય તો એ વાત આખી જુદી છે ને પણ આપણને બહુ આપણા મન ને સમજી રાખવાની જરૂર છે સામી વ્યક્તિ કરતા આપણને પોતાને સમજી રાખવાની બહુ જરૂર છે અને સત્સંગમાં તો ખાસ સમજી રાખું કે પાણી કેટલું છે ક્યાં સુધી આપણે જીક એમ છે બઉ સારા જ છો બધા બધા પણ જો સર્વે કરવા જાય ને તો આમાં અમુક નીકળે જેને ગમે તેમના પથ્થર કહેવાય પછી ગજબ છે હરોચંદભાઈ પાંચસો રૂપિયા મૂક્યા મારા પછી જમવા ય એવા ભાવથી જમાયેલા બધા દરબારો જેવા ડોલીયા જળપાન કરી બેઠા મુખવાસ લીધા ઓલી કોથળી મહારાજ પોતાની પાસે લોભી માણસ ના સાચવે એમ સાચવે આરામ કરો મહારાજ તો મહારાજ ઓલી રૂપિયા ની કોથળી ઓશી કે મૂકી ને ચરિત્ર એવું કરે સાહેબ એમ થઈ જાય કે આને આપડે ભગવાન કહી છે ભૂલ ખાઈ ગયા શું આટલો લોભ તો આપણને નથી રૂપિયો આગો મૂકી દે ઓશી કે મૂકે એમાં ઓળી જાગી જાય તો પાછી હરકી કરી રાખે જોયે રાખે જોતા બપોરના નમી ગયા ત્રણ ચાર વાગ્યાનો સમય થયો કોગળા પાણી કરાવ્યા જળપાન કર્યા સ્નાન કરાવ્યા બધું કર્યું પાણી પીધા ઠંડા પીધા બેસાચીતો કરી પછી શ્રીજી મહારાજ વાળા હરકચંદ ને કે અમારે વિસનગર જવું છે આ પૈસાનું કાંઈક અમારે કરવું જ પડશે ને ઠેકાણે પાડવા પડશે ઓળખીએ નહીં હાલો એ બધો કાફલો વિસનગર ઉપડ્યો કાર્ય સૂચિ કઈ ત્યાં વિસનગર ઉપડ્યા વિસનગર માં જઈને ઉતરી પછી હરક્ષચંદ ને કે હરક્ષચંદ આપણે શું કરશું આને છે ને આપણે કઈ ખરીદી લઈએ એટલે રૂપિયા રોકાઈ જાય અને વસ્તુ થઈ જાય જેમ ક્યુ એમ તમારું છે તો મહારાજ ક્યાલો કોઈ બજારમાં આટા મારી બજારમાં નીકળ્યો પ્રભુ બિગ બજારમાં એમાં જોતા જોતા તુવેર નો પાક ત્યારે બઉ થયેલો ગંજ લાગેલા કોથળા ને કોથળા ભરાય માર્કેટમાં આવેલા મહારાજ તુવેર સારી પેપડા જેવી જોઈને કે મને આંખ ઠરે છે હા તુવેર ની દાળ ઉપર આપડે તુવેર ની દાળ ખરીદવી છે એટલે હરક્ષચંદ કે મહારાજ ચણા ની દાળ ખરીદો તો સારું જગન કામ આવે લાડુ થાય ઘઉં ખરીદો લાડુ થાય તુવેર ની દાળ મારા આટલી બધી ખરીદી ક્યાં જાવ તમે ક્યાં નાખો તુવેર દાળ દાળ તો થોડી જ જોઈએ ને તુવેર ની દાળ દાળ ભાત શાક સાથે દાળ કેટલી જોઈએ તમે એમ કરો ઘઉં ખરીદો તો લાડુ કામ આવે ચણાની દાળ ખરીદો તો મતિયા લાડુમાં કામ આવે ભજીયા કામ આવે વરસાણમાં કામ આવે પ્રભુ આ તુવેર તુવેર દાળ છે અહીંયા ઈ જ મળે છે એ પંથકમાં એ જ વધારે પાકે એટલે આ જે પાક્યું એ જ ખરીદાય આપણે બીજે તો મળતું જ હોય આપણે તુવેર દાળ ખરીદી લઈએ ભલે મારા પાંચસો રૂપિયા ની બે હજાર ખરીદ્યો એક રૂપિયા ની ચાર ખાલી કોથળો નથી આવતો એ વીસ પચીસ રૂપિયાનો કોથળો ખાલી આવે એટલે ગણાય ને અમારે ડોહા આવે ને ડોહા ખડી ગયા ને હવે આવીને ગયા અરે શ્રમી અમારા ગઈ મેં કીધું ગઈ શું ગઈ એ જમાના નો રાણી શ્રીકા નો અસલ ચાંદી નો રૂપિયો લઈ આવો તમને એક મણ ઘી આપો મને કે વાત થાય છે તો એ મેં કહ્યું ભડાકા મારો ને આ બળતરા કરીને આમના દેખાઈ ગયા ખાઈ પીને લહેર કરો ને જોવાનું જ નહીં ભેંસનું છે કુટડીનું શેનું ઘી છે જોવું જ નહીમાંથી જે આવે ગાયું સમજી નોરા જૂનું ઉંબરવું જ નહીં ભૂતકાળ ભયોગ્યો એક રૂપિયા ની ચાર મન બે હજાર મન તુવેરદાર લીધી એ બધું કાપલામ ભરાવીને જે કઈ બળદગાડા કરીને બધું હરકચંદ ડગલો કરાયો અને મહારાજ કે જો હવે છે મારે ઉતાવે આ બે હજાર મારી છે આ તું હાચવી લે આને હાચવવાનું ઢબકારી પોઈ નીકળી ગયા હવે જયારે અમે કઈ ત્યારે એનું જે કરવું છે કરશું તો મહારાજ તારા મોટા ઘર છે વ્યવસ્થિત રીતે મૂકી તાળા મારી દેજે એક દાણો વાપરતો નહી હોય ને વાપરો તો મરી ગયો મજે નહી મહારાજ તમારું છે એટલે મારા પ્રભુ તમારું જ હા બસ તો વિશ્વાસ વિશ્વાસ છે એટલે જ તને આપ્યું છે બસ તો એ બે હજાર મળે એમના ઘર મોટા તેમાં ભરી દીધું તાળા મારી દીધા બધું રાખી દીધું વાત જતા શું વાત નો પ્રસંગ અને પછી સમત અઢારસો ને ઓગણો નો ઓગણોતેરો કાળ બીજે જ વર્ષે ગુજરાતમાં ક્યાં અનપાક્યુ પાણી મળે અનાજ કઈ ખાવા ના મળે આ વો ભયંકર દુષ્કાળ પીડ્યો અને વા વંટોળિયા મીડ્યા ઉડવા અને ભૂખ્યા લોકો આ બધું મીડ્યું દેખાવા પાકી શરૂઆત થઈ ગઈ એટલે વાણિયાનો દીકરો ખબર પડી ગઈ કે હવે કાંઈ મળવાનું નથી આ દુષ્કાળ ભયંકર છે આવું કદી જોયો નથી એટલે એને મહારાજને ખબર મોકલી દીધી પ્રભુ હવે આ તુવેર દાળ મંગાવી લો નહી અહીંયા ચોર પડ્યા ને તો અમને મારી નાખશે ને તુવેરે લઈ જશે આ તમારું છે તમે કંઈ સાચવી લો મહારાજે સચવાય એટલું કર્યું પણ હવે રાત્રે ચોર પડ્યા તો અમે બે માણસ કંઈ રક્ષા કરી શકશું નહીં એટલે પ્રભુ અમે તમને જાણ કરીએ છીએ તુવેર દાળ મંગાવી લો અને એનું જે કરવું હોય તે તમે કરો આ દુષ્કાળનો ભયંકરવાળા છે એટલે મહારાજે ત્યાંથી ખબર મોકલા એ તુવેર દાળ છે ને એ તારી છે અમારી નથી લે તારી છે અમારી છે નહી એ તારે એને છે ને વેચવાની પોતે ઘરમાં ખાવાની અને ગરીબોને દુષ્કાળ છે ને મોં માગી એટલે આપવાની તુવેરદાર સદાવ્રત આ બધા ગરીબ ગુરુબાઓને પૈસા વાળા હોય ને વેચ અને તારે ઘરમાં લેર કરીને પૂરણપોળી કરીને જે જમવું હોય જમ એવા મારા જે ખબર મોકલે મારા હમ છે આ છે હવે હું આજ્ઞા આજ્ઞા વેચજે ખાજે દુષ્કાળમાં ગરીબો નો આશીર્વાદ લઈ જાય છે રૂપિયા એ મારા વાલા તારી દયા કોઈ પાર આવતો નથી હજી બીજી દયા તમે જો પછી હરકચંદ ભાઈ ઢોલ પીટાય ગરીબો ને જોતું આવજો આવજો મારા વાલા આવજો અરે એ ગરીબ લોકો આવે બધા ભરી ભરીને તુવેર દાળ આપે કેવા રાજી અને પૈસા વાળા આવે એ તો કઈ મફત લેવા નો આવે કે ભાઈ પૈસા મોટા સમટ અઢારસો ઓગણ સિત્તેર ના ઓગણોતેરા દુષ્કાળમાં એક રૂપ અડસઠ માં આગલા વર્ષે એક રૂપિયા ની ચાર મણ લીધી હતી આઠ રૂપિયા ની એક મણ ભાગ ઈ વેચે આઠ રૂપિયા ની એક મણ વેચે ગરીબોને આપે અને ઘરમાં પછી પૂરણપોળી જમે એવી સરસ મજાની તું બે માણસ ભજન કરે ભાઈ ખૂબ ગરીબો ને ખવડાવ્યું મહેમાન આવ્યા એને ખવડાવ્યું ખાધું અને વેચું કેટલી વેચી ખબર છે બે હજાર મળતો વેચી શું મારી સામે જોઈ રહ્યા બે મણ તો ભરી અને તોય વેચી પાછી બે હજાર અને ખવડાવ્યું ખાધું એ ક્યાં ગયું વેચતા ગયા ખાતા ગયા ખવડાવતા ગયા તો પછી બે મણ એમ મને બે મણ વેચી સોળ હજાર રૂપિયા કેટલા સોળ રૂપિયા પેલો આરક્ષણ શેઠ થઈ ગયો તુવેર ખાદી ને વેચીને એટલી તો એજારું ક્યાંથી આવીને શું છે આ દરિયો છે પૃથ્વીનું પોણા ભાગનું પાણી છે કેટલું મીઠું કાઢી લઈએ છીએ કેટલો વરસાદ વરસે છે કેટલી નદીઓ મીઠા ઝડપી ઠલવાય છે તોય દરિયો મોડો પીડ્યો કેમ ન થવો જોઈએ નહીતર મોડો ન થવો જોઈએ કેટલું મીઠું કાઢી લઈએ છીએ નમક સોલ્ટ આપણે રાજદીન કાઢીએ છીએ ને કેટલું ખાવામાં વપરાય છે એટલું થોડું ફેક્ટરીઓમાં સોડામાં નામાન તેમાં કેટલું મીઠું વપરાય છે નમક અને ગંગા યમુના સરસ્વતી જેવી અફાટ નદીઓ હડસર નાન તેની મોટી મોટી નાલની નદીઓ મીઠા પાણી ચારે બાજુ દરિયામાં ખાબકે છે છતાંય નમક ઓછું નથી થતું અને વરસાદ વરસે તો દરિયો ઉભરાઈ નથી જ જાતો દર પુનામાં આવે અમાસ આવે તો તમારે જુઓ પાણી ક્યાંથી ક્યાં પહોંચી જાય તો એ પાણી ક્યાંથી આવે અને વળી પાછું જેવી પૂનમ કે ભરતી ની લેર ઓછી થાય અને વળી પાછું પાણી ક્યાં વિયું જાય બારે મહિના તુર્યા તો મુંબઈ ડૂબી જાય કંટ્રોલ કોણ કરે છે ક્યાં જાય છે કેમ આવે છે કેમ નમક મેનેજ થાય છે શું ખબર પડે છે કળા જો હવે એટલું બધું આ દુનિયામાં જો થતું અરે માણસો ક્યાં ખૂટે છે કેમ આવે છે કેમ જાય છે ક્યાં ખબર પડે છે તો એને બે માં તુરે ના દાણા આમ થી નાખો એને શું કે વાર લાગે ભલા માણસ સાપ શ્રદ્ધાથી સાંભળો ને સોળ હજાર રૂપિયા એનાથી મીઠી વાત કહું મીઠી મત જીવ્યો જો ધીરજ નો રાખો ને આંખમાં આસુડા આવી જાય ઓહો એવી વાત છે ઉમરેઠ ગામના નંદુભાઈ બઉ સારા હરિભક્ત ગોધરા કામ પ્રસંગે ગયા પછી ત્યાં રોકાયા છે આપણે એને ડરડવું પડે એ આપણું કરેલું સ્કૂટર પછી આપણે કઈ ગમે ત્યાં માંદું થાય પહોંચાડે આપણે એને દરડવું પડે ઘોડા વાહન નંદુભાઈ ઘોડા પર બેસીને આવે હવે આવતા આવતા એક તો અવસ્થા થોડી પચાસ પછીની ઢળેલી ને સાંજ પડવાનું ટાણું થવા માંડ્યું ઘરે પહોંચવાની ઉતાવળ ગમે ત્યાં થયું રસ્તો ભૂલી ગયા બીજે રસ્તે ચડી ગયા હવે જેમ જેમ ગયા ત્યાં તો ઘોર જાળી આવી ગઈ સુરત હાથ ની ગયો અંધારું થઈ ગયું અને જંગલ પડી ગયું હવે તો સંધ્યા ઢળી ત્યાં તો ચીબરીઓ બોલે ગોળ બોલે ને વંચર પછુઓ બધે મળે કકડાટ કરવાના નંદુભાઈ તો હા ભોળું ને એવું ઢીલા પોચા આદમી વિચાર કરે બ્રાહ્મણ જેવું દે કે હવે શું કરું એ ભગવાન કે ન આમ રસ્તો જડે ન આમ રસ્તો જડે ઘોડું ચારે બાજુ જોઈએ રાખે ક્યાંય રસ્તો જડી જાય તો પણ ઘોડું મુંજાય ને નંદુરામ ને જાવું ક્યાં ક્યાંય રસ્તો દેખાણો અંધારું ઘર થઈ ગયું એટલે નંદુભાઈ પછી તો બસ એક બાજુ હાથના ઘોડાની સરખ લઈ નીચે ઉતરી એક ઝાડની નીચે કંઈક પથરા લાકડા કેવું જોયું એના ઉપર બેસીને આંખ્યો મીચીને બેસી ગયા એને મહારાજને યાદ કર્યા હે ભગવાન શ્રી હરિપ્રભુ સ્વામિનારાયણ દયાળુ હવે હું તો ફસાઈ ગયો મહારાજ હવે અહીંયા તો જીવતો રહો કે મરી જાઉં એને મહારાજ આ જંગલમાં મારું શું થાય ઘોર ઝાડી જંગલ મારું ઘરે જડે નહીં કાંઈ મને કોઈ રસ્તો દેખાતો નથી રાત ક્યાં જ આવી આ બધા વંચળ પ્રાણીઓ તમે દયા કરો તો થાય એમ બિચારા પ્રાર્થના કરે ત્યાં પાછળથી કૂતરાનો ભસવાનો અવાજ આવ્યો કૂતરું હોય એ કોઈથી જંગલમાં એમને રહીએ નહીં કાં કોઈ માણસ હોય કાંક રહેઠાણ હોય જાડીમાં કૂતરા ન રે ગામમાં રહી અને કાં કોઈ વાડિયા ખેતર હોય તો એ ગરધણી નું હોય એમ કૂતરા રે કૂતરાનો ભસવાનો અવાજ આવ્યો એટલે આને કાન ચમક્યો પાછળ આમ જોયું ઉતરું ભસે છે તો કોઈક હોવું જોઈએ એટલે આમ જોયું તો દૂર દૂર દીવો ટમટમતો હતો આમ ફરીને બેઠા હતા એટલે પાછળ સુધી ખાય નહીં કુતરાનો અવાજ જોયું આમ જોયું સાંભળી આમ જોયું તો દૂર દૂર એક નાનકડો દીવો મીટી નો તેલ નો કેરોસીનો જપઝપ તો જોયું એમને થી લ્યો તરત ઘોડા પર થયા સ્વાર અને દીવા અજવાળે અજવાળે ગયા એ વેઠાણ તો છે જ ગયા ત્યાં ખરેખર સરસ નાનકડા મકાન અને એક જણ ખાટલો ઢાળી અને એના ઉપર બેઠો બાજુ લાકડી આ ઘોડેશવાર થઈને આવ્યા એટલે એકદમ ઉભા ત્યાં ઓહો આવો આવો આવો આવો રામ રામ કર્યા હાથ મિલાવ્યા બેસો બેસો ડોલીયો ઢોળી દીધો બેસાઇડા સરસ મજાનું ઠંડુ આવીને પાણી આપ્યું પાણી પીઓ પીઓ ઘોડાને બાંધી દીધા નિરણ નાખી અને કીધું ભાઈ પણ તમે અહીંયા કોણ તો ગલ્યા સરકારી માણસો છે આ અહીં બેસાડેલું છે સરકારે આ બધી રક્ષણ માટે હા તમને ખબર મને કઈ બાપા હું તો જુદા પંથક નો છું આવી છું સરકારી સરકારી થાણું છે મુંજાતા નહીં તમારા જેવા રક્ષણ માટે થાણું તમારે કઈ જોખમ હોય તોય મુંજાતા નહીં હા જોખમ તો બહુ કઈ છે નહી હોય તોય મુંજાતા નહિ સરકારી માણસો આરામ કર પણ તમે જમો ના બાપા મારે કઈ જમવું નથી અરે તમે અહીંયા આવો અને જમો અમને સરકાર અમને રાવ થાય બહુ આગ્રહ કરીને ભેષનું સરસ મજાનું દૂધ પીવડાવ્યું પછી બહુ તમારો આગ્રહ છે દૂધ પીવડાવ્યું હું મને થાકી ગયો છું સુઈ જાઉં સુઈ જાઉં સરસ મજાનો ગાડું ઢાળી દીધું પાતરી દીધું ઓછાડ પાતરી દીધા સરસ મજાના બાલો ઓશિકા પીલો મૂકી દીધા અને નંદુરાબાઈ સુતા અને પેલા માણસ સરકારી માણસ એને પગ દબાવ્યો અને થાક્યા ફાક્યા અને અવસ્થાવાળાને બહુ સારું લાગે તમને થાય પગ પગ દબાવે હમ કોણ દબાવે ગળા દબાવે કોઈ પગ ના દબાવે એવા સરસ વહેલા પગ દબાવે અડધી રાત સુધી પગ દબા થાક ઉતારી નાખ્યો સાવ અને ધીરે ધીરે પછી સુઈ ગયા વહેલું પડે સવાર કાગડાઓ બોલવા માંડ્યા અજવાળું ખાવા માંડ્યું ત્યાં તો વેલા ભાઈ જાગીને ઢોલીએ બેઠા તા એટલે નંદુભાઈ કહે લો તમે જાગી ગયા હવે હું તો ક્યારનો તમારે રાહ જોઈને બેઠો છો પણ તમે થાક્યા પાય કે મારે ઉઠાડાય નહીં ને હા તો હવે તમે શું તો બસ હવે મને રસ્તો દેખાડી દો ને એટલે હું બહાર નીકળી જાઉં અરે પણ એ દૂધ પાણી કંઈક કરતા જ અમારે પ્રભુની પૂજા કરવાની નાવું ધોવું બધું હોય આ કંઈ પાણીની સગવડતા છે નહીં આગળ નદી આવશે ત્યાં નાઈ લેશું પૂજા કરશું પછી આગળ ચાલા જઈશું એની ચિંતા કરો હવે રસ્તો દેખાડી દો હા રસ્તો દેખાડી દઉં તમારે આ બધું નાવા ધવાની પૂજાનો નિયમ એટલે હું કંઈ બહુ આગ્રહ કરતો નથી આ કંઈ પાણીની એવી સગવડતા છે નહીં તો ચાલો તમને રસ્તો દો આગળ આગળ આવી લાકડીને ટેકે રસ્તો બતાવ્યો થોડે ગયા રસ્તો આવ્યો લ્યો આ રસ્તે આ દિશામાં આયેલા હાલ તમારું ઉમરેઠ આવશે બહુ સારું એ રામ રામ બાબુ રામ રામ જા રામ રામ કિરા નંદુરામ ભાઈ અને પેલો માણસ પાછો ઓળખ્યો આગળ આવી આ પછી રસ્તો જાણીતો આવી ગયો ને એ જાણીતો રસ્તે આગળ ગયા ત્યાં એક જણો ઓળખી મળ્યો એ ઘોડે એ ક્યાં નંદુભાઈ તમે આઈ ક્યાંથી આ રસ્તો અલગ છે ઉમરેઠ નો ઓલી બાજુ રસ્તો છે તમે આ રસ્તે ક્યાંથી હું ગોધરા ગોધરાથી ઊંધો જ રસ્તો પડે ને ભૂલો પડી ગયો રાઈત ક્યાં રહ્યા રાઈત અહીંયા સરકારી થાણું છે ને એ સરકાર થાણી જંગલમાં ત્યાં જ રહ્યો અરે આ પંથક નો હું છું અહીંયા સરકારી થાણું કપાલ તમારો અહીં શું છે સરકાર થાણું બેહાડે અરે હોય કઈ રાઈત રહ્યો રહ્યો પણ આ અમારો પ્રદેશ કહેવાય અહીંયા ક્યાં સરકારી થાણું પર તે રહ્યો ખોટું અહીંયા અમે રહી ખોટું અહીં સરકારી થાણું છે જ નહીં કોઈ હોય ને એ રસા કશી થઈ આ હાલો બતાવો જોઈએ બે જણા પાછા વટવાળા ઘોડાવાળા પાછા વેડ્યા આવીને ઘોડાના હગડે હગડે જ્યાં જઈને જોયું ત્યાં ઘોડાની લાજ પડી હતી ન મળે ત્યાં નહી મકાન નહી ઢોલિયા નહીં પેલો માણસ નહીં રાઈત જોડું આ શું અને રુવાડા બેઠા થઈ ગયા આ મારો પ્રભુ આવ્યો સીધા વડતાલ ગયા ઉમરેઠ નો ગયા અરા રા રા રા સરકારી માણસ થઈને દોડીને મહારાજના પગ પકડી અને પગમાં માથું મૂકીને પછાડીને ધ્રુસકે રડવા માટે નંદરામભાઈ મહારાજ કે હા નંદુભાઈ રાખો અરે રાખે રાખે ક્યાંથી મારા તમે મારી સેવા કરી મને દૂધ પીવડાવો ડોલિયા ઢાળી દો એ તો હાચી પણ મેં તમારી પાક કપાતરે અડધી રાત સુધી પગ દબાવડાવ્યા મારા બાપ એમ ન કીધું કે હું તારો પ્રભુ છું અરે રાખો રાખો નંદરામભાઈ ઈ તો અમારે તમારી સેવા તમે અમારી કરો અમે તમારી સેવા કરો મહારાજ મારો આ અપરાધ મને છોડો મેં અડધી રાત સુધી તમારી પાક પગ દબાવ્યા ને તમે બોલ્યાય નહીં આહા હા મારો જીવ ભણે છે કળીએ કળીએ ક્યાં આનંદ પડી બ્રહ્માડનો ધણી અને મહારાજ અડધી રાત સુધી હું ગમર જીવો પોળા પગ કંઈક ઉતર્યો અને મહારાજ તમે પગ ચંપી અડધી રાત સુધી કરી મહારાજ મને ઢોલિયો ઢાળ દીધો દૂધ પીવડાવી એટલું બસ હતું પગ શા માટે તબી આખી જિંદગી કકડાટ રહે મહારાજ ઉભા થાય નંદુભાઈને બેટા નંદુભાઈ અમે રાજી પાથી કર્યું છે અમારી સેવા ભક્તો કરે છે તો અમારે પણ ભક્તોની સેવા કરવી નહીં એવી એમને ટેવું હોય છે અરે મહારાજ મારો અપરાધ અપરાધ છે જ નહિ રાજી પાછા અપરાધ ક્યાં છે ઉલટાનો મને હરખ છે આવી કોણ સેવા કરે બોલ આવો ભગવાન ભેડો ક્યાંય એના ભગત ના પગ દાબે વિચાર કરો આજે ભગવાન પોતાના ભક્તો સેવા કરતા હોય છો આજે છે ને ક્યાંય તકલીફમાં હોય કાંઈ જરૂર હોય અને ભગવાન મદદ કરે ભૂખ્યા હોય કોઈ જમાડદારો મળી જાય તરસ્યા હોય પીવાનું પાણી મળી જાય આશરો ન મળતો હોય આશરો મળી જાય જોતું હોય બધું મળી જાય એ બધું પોતે આપે છે પણ એ જુદી રીતે આપે છે પણ ખબર પડતી નથી આપણે એમ નહીં માનવાનું કાંઈ લલાટમાં છે એટલે બધું આવે છે એ હમણાં ક્યાં છે ને થાપટ પડે ને દેશ કાળ બધું જતું રહે એ તો કૃપા કરીને આપે છે પણ જીવને સમજાતું નથી આ કાં કહું હરું કરુણા અત્યારે આપણે પ્રસંગ લીધો મને યાદ આવે છે એટલે કહી દઉં વેળા ભેળ તો એક ગામની અંદર નગરમાં એક વ્રદ્ધોશી એકલા કામ થાય નહીં અવસ્થા થઈ ગઈ જ્યાં સુધી કામ થતું ત્યાં સુધી કર્યું પણ હવે થતું નથી અને એટલી દિલની બોળી તો ભગવાનને કાગળ લખ્યો એ માલા પ્રભુ હું એકલી મારાથી કંઈ કામ થાય નહીં હવે તું હો રૂપિયા મોકલી દે ને ક્યાંકથી તો મારું ગાડું જીવાહુધી પૂરું પડી જાય તું ભગવાન દયાળુ છો એમ ખૂબ વિનવણી લખી મુકામ પોસ્ટ સ્વર્ગ ભગવાનને મળે એમ કરીને ડબલામ નાખ્યો કાગળ પોસ્ટના ડબલામ કાગળ નાખ્યો હવે એ કાગળ ડબલામ ખોલતા ખોલતા ટપાલ્યો પછી એની પોસ્ટ ઓફિસે જાય એ બધા શોટઆઉટ કરતા હતા એમાં આ પેન્સિલના ત્રાહાંગ અક્ષર કાગળ નીકળ્યો બધા પોલીસ ના કર્મચારી એને મજા પડી ગઈ ગમત થઈ હતી એમણે વિચાર કર્યો કેટલી બિચારી બુદ્ધિ ભોળી હશે અને કસ્ટભાઈ કેવી હશે એમણે કીધું ભાઈ આપડે સૌ પાંચ દસ રૂપિયા પાંચ દસ રૂપિયા કાઢો અને જેટલું વેળું થાય ને એટલું ડોસી ને આપી આવી એટલે એને મારા ભગવાને મોકલી દીધું બાકી એને કઈ કઈ ખુલાસા કરવા માં મજા આવે એટલે સૌને ટપાલિયા દસ વર્ષ પેલા હજી ટપાલી ની કદાચ એવી જ દશા હશે હજી સાયકલ ઉપર રખડતા હોય છે લુગડા આખા પહેરી એટલે બાકી નહીં તો ચડી પહેરીને આવતા ટપાલી અડધી હાફ પેન્ટ પહેર્યું બિચારો એટલું હોય એ ગરીબ ટપાલિયો કાઢી કાઢી વેળું પહેર્યું તો પંચોતેર રૂપિયા હેડમાસ્ટરે નાખ્યા તય થયા એ પંચોતેર રૂપિયા બીજા દિવસે ટપાલ હેડ માસ્ટરે મોકલા અને માજી ને કીધું તમે કાગળ લખ્યો તો ભગવાન તો આ ભગવાને પંચોતેર રૂપિયા મોકલ્યા છે ડોસી ગણ્યા રાખ્યા વિચારમાં પડી ગઈ ટપાલી તો વીઓ ગયો વિચારમાં પડી ગઈ બીજેથી કાગળ લખ્યો એ વાલા ભગવાન તું કેટલો દયાળુ છો મેં કાગળ લખ્યો ને તે રૂપિયા મોકલ્યા પણ તું દયાળુ છો એમ હિસાબી પણ પૂરો છો અને ઉદાર પણ એવો છો સો માગ્યા હોય તો તું હવા હોય મોકલે પણ તો સો તો મોકલે જ પણ આ છે ને તું સો રૂપિયા મોકલે વાત પાકી પણ હવે બીજી વાર મારે જરૂર પડે અને હું મંગાવું તો તું છે ને બીજી કોઈ પણ રીતે મોકલજે ટપાલ ખાતા એ મોકલતો નહીં એ વચ્ચેથી પચી રૂપિયા ખાઈ જાય છે હવે એ કાગળ હોય પાછો ટપાલિપા આવ્યો નવી હેડમાસ્ટરને આપ્યો આખું બધું ખાતું ભેડું છે બોલો વિચાર કરો એને શું થયું છે છતાં પણ આપણને એમ થાય છે બહુ દયા કરે છે ઘણું બધું આપે છે એ સમજી રાખવું જોઈએ કે ભગવાન દયાળું છે આપે છે અને ભગવાન સહજાનંદ સ્વામી તો એને જયારે હયાતીમાં એને જે સુખ આપ્યા નિષ્કુળાનંદ સ્વામી કે જયારે રાજા રૂપે રામચંદ્ર જીતા રાજા રૂપે શ્રી કૃષ્ણ હતા તો સુદામા કેટલા ધક્કા ખાધા અને આજ સજાનંદ સ્વામી એટલા સોંઘા થઈને ફરે છે સામે હાલી ને વાઘરી ને જાય સામે હાલી ને મુસલમાન ને ઘેરે જાય સામે ચાલી ને કોળી ને ઠાકોરને ઘેરે જાય સામે ચાલીને દયા કરે છે આવો ભગવાન છે મારા ગોંડલમાં બિરાજમાન હતા ગરીબ ભગત ગોંડલલા મહારાજા હઠીસિંહજીને ખબર પડી ભગવાન સ્વામિનારાયણ શિવજી મહારાજ આવ્યા છે એ ભક્ત મારા દોડતા દર્શન આવવા નીકળ્યા ત્યાં કોઈ આગળ આગળ ખબર અપાવી દીધા કે હઠીસિંહજી દરબાર આવે છે અને પેલો હરિભગત મુંજાઈ ગયું મહારાજ કે કેમ તારું મોઢું ઝાંખું થઈ ગયું એ મહારાજ આમાં એવું છે શું કરવું મારે કાંઈ બીજું કહેવાય બોલાય નહીં પણ દરબાર અહીં આવે ને અમારી રીત પ્રમાણે અમે ભેટ મૂકવી પડે કાંઈ પાંચ દસ રૂપિયા મૂકવા પડે મારી પાસે છે નહીં હું શું એને ભેટ મૂકું એટલે હું જઈ ગયો મહારાજ કે એવું છે હું જાય થી નીકળી જ અરે તું મારી હારી તારે ભીડ પડે એવું જ કરીએ એ હરિભગત નો હાથ પકડી ને જોડા પહેરી નીકળી ગયા બોલો ગામને છેવાડિયા કુંભાર હતો એન ત્યાં જ બેઠા કુંભાર ને ઘરે હાથી આવ્યો લ્યો રાજી રાજી થઈ ગયો મહારાજ આ વણ માગ્યા વણ નોતર્યા આજ હો નાનો નથી ચકલી ફૂલે કચડી એવું થઈ ગયું વાહ પ્રભુ પડી એને ત્યાં હોય શું ગોધડા ઉપર નાખવાનો કોથળા હોય એ કોથળો પાછરી દીધો મહારાજ કોથળા ઉપર બેઠો કુંભાર ભગત કે એક બીજો કોથળો લાવજો તો કા દરબાર આવે છે એના માટે કોથળો પાય અટી આવ્યા અરે મહારાજ તમે અહીંયા કેમ આવો બેસો કોથળો પર ને બેસાડ્યા કુંભાર ભગત ને દઈને પડે કઈ લઈને ન જવાય બોલું આમી માલામાલ કર્યો અને સુલભ કેવાય કુંભવાર ને ત્યાં કોતળા હાથે પાથરી ને બેસી જાય આવો ભગવાન આવો દયાળો સાધુઓને માટે એને ભિક્ષાઓ માગી છે સાધુઓ માટે એને ભાખરી બાટી પકાવી છે સાધુઓ માટે એને હાથમાં તાવી થાલે શાક બનાવ્યા છે એને હાથે જમાયા છે પીરસાયેલા છે પાંચ પાંચ વાર પંક્તિમાં પીરસે પાંચસો પાંચસો પરમંજ બેઠા હોય તમે જોવો છો ને અત્યારે સ્મૃતિ ચિહ્નો દાદાના દરબારમાં હે એ હાથમાં પોતે લાડવા લઈ લઈ પાંચ વાર તમે કોઈ પીરસી તો જોઈજો પાંચ વાર પાંચસો જણા પીરસી જોઈજો મળે ઢીડા દુખવા આના રોજ નું નિયમ આ વા મોઢામાં લાડુ દઈ દઈ જમાડનારો ભગવાન એવો દયાળુ આ મહેસાણા પાસે સમી કેવું છે સમી મુંજપુર ગામ છે ત્યાં શંકા શિવ મંદિર છે ત્યાં મહારાજ શિવજી મંદિર છે મુંજેશ્વર મહાદેવ ત્યાં બેસીને ભજન કરે ને શિવજી ને કીધેલું મારે પ્રગટ ભગવાન મળવા જોઈએ ને દેહ પાડી નાખું નહીં તો ઉપાસ ઉતરી ગયા ભગવાન જોયે ને તે જીવવું જ નથી બોલો મહાદેવજી અકળા નાખા મારી હા મેઠો ભૂજ્યો આકાશવાણી થી એલા મારી પાસે ભૂજ્યો તો મરીમાં તારે કલ્યાણ જોતું હોય તો ઘરડા ભયોજા પગટ પ્રગટ સ્વામી નારાયણ બેઠા છે અહીંયા ભૂક્યો હોળગોઠિયા ખામા એના હાથના લાડવા ખાન કલ્યાણ લઈ લે જાટી મહાદેવ પ્રગટન કઈ દેવું પડ્યું આવા માધે છે ઘણા ને મોકલા ત્યાં ભગવાન સ્વામિનારાયણ પાસે અને સંઘા ભગત મોટીઓવાળીને ભાગ્યા આયા સીધા ગરડા મહારાજી પાસે બેઠા ઓળખી ગયા દીક્ષા આપી નામ પાડ્યું સિદ્ધાનંદ સ્વામી પણ એ સાધુ થયા પહેલાની વાત પછી સચ્ચિદાનંદ સાંઈ ભેળા રહેતા લક્ષ્મીવાળી કામ કરતા એમાં આનંદ સ્વામી વડતાલથી આવ્યા ઉત્સવ સમયે રંગોત્સવ કે કાંઈ આવવાનું હશે એટલે મહારાજને કીધું કે મહારાજ કોઈ બળદગાડું ચલાવે એવો પાર્ષદ ભગત આપો ને એટલે કોઈ કીધું કે મહારાજા સચ્ચિદાનંદ સાંઈ ભેળો સંઘા ભગત છે ને એ બહુ સારા કામટા છે એટલે ચોકસાઈવાળા પણ બહુ છે એને કયો ગાડું ચલાવશે હારું એને લઈ ગયા વડતાલ પણ આને જાણે જીવ કાઢીને ગયા હોય ને એવું લાગ્યું મહારાજ ને મૂકીને હેતવાલા અંગ બહુ આમ ગાય જેમ બાછડા જોવે અને જેમ હિહોરા કરે ને એવું હેત અને જુદું પડવાનું પીડ્યું અને રૂવાડા ખડા થઈ ગયા હા હા હા સચ્ચિદાનંદ સ્વાઈને ગમે તે સમજાય મને વહેલો બોલાવી લીધો ગુરુ હા કરશું કાંઈક જાઓ પણ ગયા વડતાલ ઉત્સવમાં મહારાજ પધાર્યા ખૂબ લાભ લીધો પણ મહારાજ ઉત્સવ પૂરો કરીને નીકળી ગયા કીધું નહીં હાલો અને આનો જીવ કળીએ કળીએ કપાય એમાં પછી રામ પ્રતાપભાઈ ની બળદગાડી હાંકવા માટે કોઈ ગાડા ખેડુ જોઈએ એમાં પૂછ્યું કે એવો કોઈ છે સચ્ચિદાનંદ બાજુમાં બેઠા હતી કે મારે એવો તો મારો ભગત છે ત્યાં મોકલો એ મહારાજ કે બોલાવો એને હા અને પછી શંખા ભગત ને ખબર મોકલે કે તમે આવો પછી એક જણા આનંદ છે હરે મોકલો કે આને છે ને કઈ ધડો નહીં રે કે એની બાજુ જાવું તું આનું ધ્યાન રાખજે અને હારે હારે હાલજે અને મહારાજ પાસે ગરડા પહોંચાડી દે હરિગત નીકળ્યા પણ આ તો હા ખાય નહીં પકડ્યો તોય હાથ મુકાવીને મળે ઉતાવળા દોડવા ભાગવાને એટલે પછી ઓયલા ને ખીચ ચડી તકે છાનો મનો હરખ્યો ધીરો રે ન્યા કઈ તારી માં બેઠી છે તને ઘી ગોળ ખવડાવે છે થાક ઉતાર આ નળા ભરાઈ જાય મરી જાય વળ ચડી જાય તા ગયા કોઈ ચા ગરડા પણ જેવાયલો પછી લોટકો જ હતો ને એ હારો દોડીને આવું જ પડે ને આનંદ કીધું છે લઈ જાને પણ તો એ પાછળ રહી જતો અને આગળ નીકળી ગયા જેવા હજી આગળ આવે ત્યાં તો મહારાજે એની પહેલા જીવુબા પાસે ઘીની ગરમ કરેલી તાંસળીની એમાં ગોળ ઝીણો વાતરી નાખીને તાંસળી પોતાના ઢોલિયા હેઠળ મૂકી રાખેલી જેવા ઓલા શંકા ભગત આવ્યા મહારાજ દંડવત પછી પહેલાં તમે ગોળ ઘી ખાવ તારી માં અહીંયા બેઠી છે ત્યારે હોય લોરિગત જોઈ લો મહારાજ માફ કરજો મારાથી બોલાવી બોલતો નહીં હું એની માન બાપ મારા હરિભક્તો ની માન બાપ બે છું તમે માતા બંધુ ચિદ્યા દ્રવિણ તમે તમે સર્વ કેવા કોડ પૂરા કિરા છે મહારાજ સુખ આપવાની એટલે સુકારી મૂર્તિ અમથી નથી કઈ વાતો ને તો હરવાણીયું ફૂટે છો એક કાંઠે ના પૂરું ઉપડ્યું એવું છે ગોખરવાળાના રણછોડ મહારાજ બ્રાહ્મણ એને વિચાર થયો કે સ્વામિનારાયણ ભગવાન મને એની ડૂંટી ઉપર રૂપિયો મૂકવા દે આવડા મોટા છે ભલે હોય જે હોય તે પણ એની ડૂટી ઉપર મને આ રાણી શિક્ષાનો રૂપિયો મુકવાય દે તો હું એનું ભજન કરું નહી તો ન કરું હવે આવો વટ ભરેલો હવે આમાંથી ને ભાઈ તમારો એવું હોય તો હું મૂકો ડૂટી આવો સંકલ્પ કરી નીકળ્યા લાકડી ને ટેકડી ને આવ્યા ગરડા ગરડા આવી સભામાં બેઠા ને ટગત ટગત રાખે અને કેટલું માણસ બેઠેલું મુક્તાનંદ સામે વગેરે કેટલા પચી પાછા મોટા સંતો બેઠેલા દિગ્ગજ એમાં મહારાજ બહુ વાર થઈને ઓઈલો બિચાર રકડાય મહારાજે પડખે ત્યાં મુક્તાનંદાજુ થયું સ્વામી સંકલ્પ કરે છે તો એનું ભજન કરું લે ડૂટી ઉપર રૂપિયા ડૂંટી ઉપર રૂપિયો મુકાયો અને પછી રણછોડ મહારાજ ભક્ત એવા જ થયા એવા ભક્ત રાજ ભજન કર્યું એક જણો લગભગ ચાંગા ગામ નો ત્યાંથી એને ઘરે ખેતરમાં બાજરી સારી પાકેલી તો બાજરી એક પાલી જેટલી બાજરી બે કિલો જેટલી બાજરી ની આમ પાટલી પોટલી વાળી છેડામાં લુગડામાં પછેડીમાં આ ખભે નાખીને આવ્યો ગરડા કે વડતાલ એને એવો સંકલ્પ કર્યો કે સ્વામિનારાયણ ભગવાન મારી પાસે બાજરી માગીને ખાય ને તો હું એનું ભજન કરું હવે આવી રીતે આમ બાજરી નાખીને હું મૂકવા માટે લઈ આવે તો બરાબર છે અને કોઈ હોય તો કે મૂકી દો આ તો કે માગે અને પાછી ખાય એટલે બાજરી છે હો લાવો તમારો સંકલ્પ છે ને બાજરી ખાય તો જ ભગવાન ભજન કરવું છે લાય તારી બાજરી બાજરી ખાધી એનાથી વિચિત્ર વાત એક જણો એવો આવ્યો એનું નામ અત્યારે મને યાદ નથી આવ્યું કે સ્વામી નારાયણ ભગવાન હોય ભલે હોય પણ મને એના વાહ માં ત્રણ હોટી મારવા દે નેજન કરું વિચાર કરો ભગવાન હોટી હારી લેતો આવ્યો ત્રણ હોટી મને એને વાહન મારવા દે તો હું ભગવાન માનું ભગવાન નું ભજન એનું કરું આવ્યા હાથમાં હોટી મહારાજ ફર્યા ભાયા બોલો આવો દયાળુ इतने अपने कह ची करुणाम चारुच शुणाया जनाति मोचन पति धरणा तत्पर सजानंद गुरु ત્રણ ફોટી વળગાડી બોલો પછી તો ભાવથી ધીમે ધીમે ભાવ પૂરા કરવા એ સહજાનંદ સ્વામી મૂળ ભાવ છે એવા દયાળુ માર ખાઈ નહીં પોતે પોતાના ભગત સુખ આપે વડોદરાના રામચંદ્ર હજી બે વાતો કઈ પછી તો એની પાછળની હજી આ તો હજી મેં પાયો બાંધ્યો છે હા હજી બીજી વાતો તો હજી વક્તાળીઓ પણ એ મને શરૂ કરાય બઉ મોડું થઈ જાય રામચંદ્ર નિષ્કુળાનંદ સ્વામી એમના બધા શ્રીજી મહારાજે જે જે એને સુખ આપ્યા એ લખ્યું છે પણ એમાં એક નાનકડો પ્રસંગ એ એની પહેલાની પણ એક વાત કહી રામચંદ્રજી વૈદ વડોદરાના બહુ સારા પ્રખર વૈદ એ રામચંદ્રજી મૂળ ડાકોર અને ડાકોરનાથ ભગવાન એના ભક્ત અઠંગ ભક્ત દર પૂન્યમે ચાલીને ડાકોર જાય અને ડાકોરનાથનું દર્શન કરીને પછી અંજળ લે પૂનમે એવું એનો નિયમ અને એવા કૃષ્ણ ભક્ત ડાકોરિયા ભક્ત કયો ને એવું ભક્ત એ દર પુણ્યમે ડાકોર જવાનું અત્યંત શ્રદ્ધા એમાં એક પુણે મેં ગયા ડાકોરનાથ ના દર્શન કર્યા ભજન નું અંગ સામે બેસીને દર્શન કરે ડાકોરનાથ બોલ્યા એ રામચંદ્ર સ્વામીના હરતા ફરતા પાસે જઈને આશ્રય કરી લે જા એ ડાકોરનાથે મોકલ્યા એટલે રામચંદ્ર ભગવાન રામચંદ્રજી વૈદ પછી વરતા શ્રીજી મહારાજ મળ્યા અને શ્રીજી મહારાજે બોલ્યા કે આવો આવો તમને ડાકોરનાથે મોકલ્યા ને એ પછી એવા ભક્તો થયા હવે એના એના એક પ્રસંગ કહું છું કરે છે એમના પત્ની નામ અમૃતભાઈ હમણાં ઉત્સવ આવે છે વડતાલ મહારાજ આવશે તો આપણે શ્રીજી મહારાજ માટે સરસ મજાના કઈક પોશાક લઈ જઈએ તો મહારાજ પહેર્યા તો અર્પણ કરીએ આપણે તો રામચંદ્રભાઈ કીધું કે આપણે સરસ આ વખતે કસુંબી જરિયા સોનાના તાર જેવા હોય ને એવા વસ્ત્રો જરી ભરેલા એનો જામોન સુરવાળ એવું આપણે બનાવીએ અને લઈ જઈએ એમના પત્ની અમૃતભાઈએ કીધું કે ના ના આ વખતે આપણે કસુંબી વસ્ત્રો નથી કરવા આપણે ધોળા વસ્ત્રો શ્વેત વસ્ત્રો સાદા કરીએ કારણ કે શ્વેત વસ્ત્રો મહારાજ બહુ જાજવ વખત પહેરે છે કસુંબી વસ્ત્રો એકવાર પહેરીને પછી મૂકી દે છે એ એમાં રૂચિ નથી બહુ પણ આપણે શ્વેત વસ્ત્રો લઈ જઈએ ને તો શ્વેત વસ્ત્રો મહારાજ સુરવાળ ને જા ડગલી જેવો એ ઘણો વખત સુધી પહેરે તો આપણને વધારે આનંદ આવે ને રામચંદ્રજી કેવાશે જેવી મહારાજ ની મરજી આલો ને પછી કરશું નક્કી એમ કઈ રાત પડી આગો ઘર સુઈ ગયો જોશું કરશું કઈ સવારના વહેલા પોરમાં એની પાડોસણ સાવરનો એનો ખૂણો ખડકી આગળનો હોય ને એ વાળવા પોતાનો ખૂણો એ વાળવા સાવરનો લઈને બહાર નીકળી ત્યાં રામચંદ્રજી ભાઈ ના ઘરની બહાર ઓટલો એ ઓટલા ઉપર સહજાનંદ સામે ઉભા થો આ મૂર્તિ રાખી છે ને એ વાત હાથમાં ચડી અને આમ ઉભેલા ચાકડીએ ચડી અને સર્વે આમ કસુંબી વસ્ત્રો પહેરેલા અરે તમે સ્વામી નારાયણ કે અમૃતભાઈ ને જઈને કે જે તમારા ભગવાન આવ્યા ને એને મને કીધું છે તું કેતી કસુંબી વસ્ત્રો નથી પહેરતા એને કેજે જો નકશી કસુંબી વસ્ત્રો પહેર્યા છે કસુંબી વસ્ત્રો તમારા માટે કરીને લાવે બોલો આવા આવા નાના નાના મનોરથનો પણ ખ્યાલ રાખે હમ એનાથી એક મીઠી મત જેવી વાત ગાંફગામ ગાંફ ગામ બહુ સારા આદિપક શ્રીજી મહારાજ કહે એટલે પૂરું થઈ ગયું પછી એમાં વિચારવાનું જ નહીં એવા ભાવ ગરીબ હોય તો માનો કે જે માગી દઈ દીધી શ્રદ્ધા એટલે પૂરી વસ્તા એવા ભજન નું અંગે એવું એને એક ઘેસ હતી દૂધેરી બે માણસને વિચાર થયો આપણે તો આ મનુષ્ય દેહ કરીને ભજન કરવાનું હોય આ તારે કે રસ્તા રવાડીને કે આ તારે આના વાછીદા કરવા છાણ મૂતર ઉસેડવા આ બધું કરવા સમય જાય આપણે જાજુ ક્યાં જોઈએ છે આપણે દૂધ ખાઈને છૂ પીને કરવું છે પાડોશ માંથી છાશ માગી આવશું છાશ રોટલો ખાઈ લે શું સુખે ભજન કરી આમાં છાણ મૂતર ચૂથવા માં સમય શું નાખવો ભેંસ વેચી નાખી ભજન માટે વિચાર કેવા આવે છે ભેંસુ ના દૂધ એટલે સમૃદ્ધ બધું એમ કે આપડે ત્યાં જોઈએ છે ને આને એમ છે કે બધું કાઢ નાખો સુખ્યા ભજન થાય હે નિરાય ભજન કરો તે ભેંસ વેચી નાખી ભજન માટે ગજબ છે ને કેવા અંગ વાળા હશે બોલો હા તો નિરાય તો માળા થાય સમય બચે ભેંસ વેચી લેવા વાળા લેવા આવ્યા ને ત્યારે એ વખતે એની સાળી ત્યાં રહેતી છે એ વારમ ભક્ત એને આ કઈ ખબર નઈ કઈ સાળી ને પૂછવાનું હોય ને કે અમારા માલ ઢોર વેચવો છે એ તો એને પૂછે સાળી થોડું પૂછવાનું મહેમાન ને થોડુંક પૂછવાનું કે મારે શું વેચવું છે શું રાખવું છે એને કઈ પૂછ્યું નઈ પૂછવાનું હોય નહીં ને એને વાતની કઈ ખબર નહીં પણ ઓલે ભેંસ લેવા આવ્યા એટલે ઓલી જોઈ રહી એટલે એમણે કીધું કે શું કર્યું આ તમે બસ કે આ છાણ મૂતર ઉછેડી સાફ કરું તારે હારવારે વળગવું પડે એ આ બધું દોવાનું ના કરું વલણું કરો છાણ મૂતરનું બધું એટલે નવરા નથી થતા ભજન કરીએ આપણે જોઈએ કેટલું એટલે વેચી નાખીએ હા હા આ ગઈ ભેંસ વહી પછી આને આંખીમાં આંસુ વસ્તારા વડ કે તને શું આટલું બધું ભેંસ ઉપર મને બહુ વિચિત્ર લાગે છે આંખમાં આસુડા ખબર નથી રડતા રડતા કેવા માટે હું અહીંયા આવી અને આ ભેંસને ધોતી ભેંસ નું દૂધ જોતી ભેંસ નું દૂધ જમતા મેં મને મને મનમાં કોડ હતો મેં મનોરથ કર્યો હતો શું શ્રીજી મહારાજ અહીંયા પધારે મારે આયથી ભેંસ દો અને એ દોયેલા દૂધનો હે એવો રગડા જેવો સરસ મજાનો દૂધ પાક પૂરી ભજીયા એ બધું બનાવી એકવાર હું મારા મારે આઈથે થાળ જમાડું મેં આ મનોરથ કરી મારા મનમાં છુપાવી રાખ્યો ને એ મનોરથ ઉપર પાણી ફરી ગયું એટલે મને આંસુ લાગે છે તમે ભેંસ વેચી નાખી મારો અધૂરું રહી ગયો મેં કોડ કર્યો મારે આયથી દૂધ પાકને પૂરી બનાવી ભજીયા બનાવી મારાને જમાડું ઓહોહો હવે ઓડો પાછી દઈ જાય ભેંચાડે વિચારમાં પડી જાય પણ પછી તારે મનોરથ છે ને તો મનોરથ છે ભેંચ અત્યારે પીડ્યું છે હા તે કર પૂરી ભજીયા તને ભાવે એવા શાક બનાય પણ કરીને શું કરું અરે તારો મારો સાચો ભાવ હશે તો સહજાનંદ પ્રભુ ગમે ત્યાંથી જમવા આવશે એ ભગવાન છે શું માનીને ભજન કરીએ તો કે પરમાત્મા અનંતકોટી બ્રહ્મા નો ધણી તો એને આવતા શું વાર છે એ કઈ એ એકલા છે માનવ રૂપે અને સત્સંગ તો લક્ષાવધિ છે ત્યાં કહેવાય ભીડ પડે ત્યાં દોડી દોડીને જાય છે કોઈને હળદતા મકાન ઠારે છે કોઈને રસ્તામાંથી ઊભો કરે છે કોઈને વટેમાર્ગો થઈને રસ્તો બતાવે છે કોઈને ઘરમાં કલહ કરે તો એમાં ત્યાં જઈને ઉભા રહીને રક્ષા કરે છે ત્યાંથી જઈને જમાડી આવે છે સાધુ ને ભિક્ષામાં જોડીમાં ઝેર નાખે તો એના ઝેર ઉતારે છે કોઈ નદીમાં ડૂબતો હોય તો જઈને બહાર કાઢીને નાવડીમાં મૂકીને કાંઠે મૂકી જાય છે કોઈના રખેવાળ થઈને ખેતરના બાજરાના રખોપા કરે છે અનંત રૂપે પ્રભુ થઈને આખા સત્સંગમાં લક્ષા મનુષ્યમાં રક્ષા કરે છે જો રક્ષા ન કરતા હોત દૂધ પાકૂરી ભજીયા બનાવવા જેવો થાળ પૂરો થયો અને સજાવીને થાળ મૂક્યો અને બાર ખડકે હાકળ ખો મારા છે એકદમ ભાવ વિભોર થઈ ગયા ખડકી દોડી જલ્દી અમારો પગ ધોળાવો અમને ભૂખ બહુ લાગી છે જે તૈયાર હોય જમવા આપી દઉં મહારાજ લીલા શું કામ કરો છો તૈયાર છે એટલે જ આવ્યા છે હા મહારાજ હાલો તરત બાજોટ નાખેલા મારા જાય પટ દઈને બેસી ગયા નાનું બે વર્ષનું છોકરું જમવા બેસે એવા ભોળા ભાવથી દૂધ પાકના બાજુ સામે બેઠા નિરાય તે કરતા જાય ત્રણેય જણા સામે બેઠા છે વસતા ઘરના નાના સાળી પીરસતા જાય મારા થોડું થોડું જમતા જાય પાણી પીતા જાય પેટ ઉપર હાથ ફેરવતા જાય પટકાર ખાતા જાય પ્રસાદી એ સારી લાગે વસાર જાય એની હાળી દેતા જાય હોળી પોતે જમતા જાય એવી વાતો મીઠી મીઠી કરે ક્યાં હતા હું સત્સંગમાં ચાલે અમૃત ભરી દીધા નિરાય જયમા ચડું કરાવ્યા હાથ લુછાવ્યા ઢોલીએ બેસાડવાની વાત કરી મહારાજ બેસવું નથી મુખવાસ લાય જે હતો એ મહારાજના હાથમાં મુખવાસ આપ્યો એ મહારાજ વધારે બેસો ને બેસવું નથી ઉતાવળ છે આ તો તમે જમવાનો સંકલ્પ કર્યો એટલે આવ્યો છું બેસવું નથી એમ હજી હાથ લઈને વાત કરતા કરતા ઓસરી ની કોશ્ય થઈ ગયા ગગન મંડળમાં ક્યાં ગયા સ્વામી નારાયણ મૂર્તિ તમારી મહારાજ સુખકારી તમે છો સુખ ભંડાર સુખકારી પણ હજી નિષ્ફળ પળે પળે કરો પ્રતિપાળ કે જીવન જાણો છો એવો બીજો કોણ દયાળ કે જીવન જાણો છું હવે સાંભળજો અને વળી अंत कालेवन जा रन ला जीवन तेड़ी जाओ के जीवन जाणु छू बेसारी रथ विमान जीवन जाणु छू क्या કે તેને આપો છો અક્ષર ધામ કોણ કૃપાળું કે જીવન જાણું છું તમ વિના તમ વિના તમ વિના દીઠા નહી કોઈ દયાળુ કે જીવન જા લગભગ અસલાલી ગામ છે આપણે આ યુનિક છો કોઈ બીજા સંપ્રદાયવાળાને જે કાંઈ સ્ટડી કરવો હોય રિસર્ચ કરવો હોય ઘૂસપેટ કરીને જોવું હોય તો જોઈ શકે છે પણ સ્વામિનારાયણ સંપ્રદાયની એક યુનિક બાબત છે કે આશ્રિત થયો કંઠી પહેરી અને એનો આશ્રિત થઈને ભજન કર્યું એને અંતકાળે અનંતકોટી બ્રહ્માંડનો ધ્રણી પોતે પેડવા આવે છે બાકી સાહેબ ભાગવત નો સષ્ટમ સ્કંદિલે આવતા એવું નહીં પણ ઘર ઘર ગામડે ગામડે તમે જઈ આવો ખુલ્લા મનથી ઓ વિરોધીઓને પણ ચેલેન્જ છે ખુલ્લા મનથી ગામડે ગામડે તપાસ કરો જ્યાં સત્સંગ તમને કોઈ ને કોઈ એમ મળશે હા મારો બાપ આ રીતે કઈ ગયો હા મારી માં મારો ભાઈ આમ કઈ ને ગયો અને હા મારો બાપ હજી આમ કઈ જવાનો છે ત્યારે એ વાત આખી અલૌકિક છે એમાં ફેર નહી રતી એવો કોણ એટલે નિસ્કળાને છે તમે વિના આવો કોણ દીધો દયાળું જીવન જાણું છું આખી જિંદગી પ્રતિપાળ કરો ને પણ આવી રીતે તમે સુખ આપીને રથ વિમાનમાં બેસાડીને લઈ જાઓ આવો દયાળુ મેં તમારા સિવાય બીજા મેં કોઈને જોયો નથી લગભગ અસલાલી ગામના ગોવિંદભાઈની ભગતની વાત છે એમાં કદાચ ના માગું પાછું હોય તો માફ કરજો પણ એને પાદરથી મારા નીકળ્યા આડ દસ કાઠી દરબારો સાલા તો લગભગ હોય કે ન હોય પણ આ બધા હોય ઘોડેસવારી હોય એટલે એવી બધી એવી બધી ઘોડીઓ સાથે મહારાજ નું ઘુંબર ચાલતું હોય આવ્યા બધા ગામ ને પાદર નીકળ્યા ત્યાં અચાનક ગોવિંદભાઈ ત્યાં એમને જોયું અરે મારો બાપલી ઓ મહારાજ ભગત ને વાત કરીએ સગવડતા હોય તો બપોર નું તો થઈ ગયું બપોર નમી ગયા છે પણ હવે ટાણ્યા બરાબર ટાણા ઉપર જઈને બે હું કોઈ નું ભગત છે નતો પછી ભગવાન તો ટાણા ઉપર જ બે અને ભાણા ઉપર જઈને બે નક્કી કરો એ ગોવિંદ કે મહારાજ મારા ગળાના હમ છે મારે રોટલા ખાઈ ને જાય અરે જે હશે તે જમાડશું બસ વાર નહીં લગાડી આવ્યા હાથ પગ દોડાવ્યા ડલિયા ડાળી દીધા ઘરમાં ખબર કરી ઘરના અમે ડોકા બારી માં જોયું એનો ભાવ થોડો હશે થોડો નહીં હોય એવું બધું આમ જો આઠ દસ જણા રોટલા જ ખવાડવામાં પાછા તો અમુક લોકો ના પડે ગમે એટલા હોય તો રોટલા ની ના ન પડે પણ છતાંય રોટલો કાઠિયાવાડ નો બાકી આ ગુજરાતમાં નામ નો દેવાય આ બધું તાવી શાક ચડાવે રીંગણા આમ તાવી થયું જોર થી મારે એક ફોડવું ઉપર આવે એવું જોર મારે હળસો મારે બીજા ચડ્યા હેઠા પડી જાય ફોડવા અને કે શાક આલુ હું આલુ આમાં આલુ શું આલુ આલુ તો હેઠું પડી ગયું છે તે એવો ગોદો માર્યો શાક આલું તેઠું પડી ગયું ખાલી ડી રીતે અડધું નાખી દે પણ અરે ભાઈ જમવું છે તમે પીરસતા નથી આવડું ફૂલકું લઈને આવે તાવી ભાઈ મૂકીને વળી આમ હળી કાઢે દસ જણા બેઠા એક એક ભૂલકો લઈને આવે ને વળી મૂકું મૂકું મૂકું શું હજી તો લોટ બંધાવ એ કાઠિયાવાળી મહેમાનગતિ કરવા જેવી ભાઈ પણ આ ભગત એવા ભાવ વાળા એના ઘરવાળા વેહાડી એ બધા બેસી ગયા એ વખતે રોટલા અને શાક તૈયાર થવા હશે ગમે તે ખેડૂત ગમે તે રોટલા રીંગણા શાક એ જે હશે લઈને તરત તાંસાની થાળીઓ જે કઈ બધું મૂકી દીધું મારા ને બેસી ગયા પેલા ભગત આવીને તરત મારા બધાને પાર્સોદ થાળીમાં રોટલા મૂક્યા શાક મૂક્યું પણ ગોવિંદ ભગત એમ થાય અરે રે મહારાજ તો કીએ પણ આપણે ખાલી રોટલાને શાક એના ઘરવાળાને કે પણ બઉસે રોટલાનું શાક જે હોય દઈએ અત્યારે બીજું બના બેઠા છે ક્યાં બનાવા દેવા નહીં શિરો કરી દો આ કરો પણ એ ક્યાં કંઈક એવા છે પણ ગોવિંદ ભગર મનમાં સૂજ્યું ને તે ઘી ભરેલું માટીના વાસણમાં બેસનું આવડું મોટું માટલું સ્ટીલ ના બેડામાં કુબા વાળા પાણી ભરતા હોય આ ઝુંપડપટ્ટી અને એમાં પાસે ટીવી ને તો હોય જ આજે ગરીબ તમે જુઓ ત્યારે એક જણ આ બસ સ્ટેન્ડ હોય ને આપડે સિટી બસ બસ સ્ટેન્ડ ત્યાં એક ભિખારી આવ્યો લાઈન મોટી લાગેલી ભગવાન દેદો કોઈ રૂપિયો નાખ્યો દોઢ રૂપિયો નાખ્યો પચીસ પૈસા પચાસ પૈસા એ વીસ પચી પચાસ રૂપિયા ભેડાથી કે રિક્ષા બાંધી ને ભોગ ગયું અને લાલ બસ રાહ જોય એટલે બોલો અને ભિખારી રિક્ષા બાંધી ને વિયોગ્ય 25 ત્રીસ જણા ઉભા સામ જોવે એટલે ઓલા ભગત જ તર એમ થઈ ગયું અરે રોટલા ને ખાલી શાક મનમાં આવી ગયું ને આટલે ઓલું માટીના વાસણમાં ઘી ભર્યું હતું ને ભેંસ્યું નું કપાસિયા બાફી બાફીને ખવડાયો હોય મકાઈ બાફીને ખવડાયું હોય અને એ કીપેલ ભેંચનું દૂધ અને એને પછી ઉકાળી અને એને જમાવી એને આ રીતના વલોવી એને પછી છાણા અડાયાના તાપ ઉપર ઘી બનાવ્યું હોય અને નાગરવેલના બે ત્રણ પાન અડધા લીંબુના ફાડા નાખીને પેક્યું હોય એવું લીલું ધમરોખડ જેવું ઘી એ ઓલા પાટિયામાં ભર્યું હતું આ બધું આવડે તો થાય હો નહીં તમે મારું સાંભળીને ક્યાંક લીંબુના ફાડીયા બધું નાખતા નહીં સાસ જોયો દમ થાય છે આ દોઈ દિન વાહિદા કરી ડેબા ને આંગળી તૂટી જાય તો ઘી થાય તમારે ઠીક છે મકી ગયો ઓલી કે મૂકું નકું નહી આ કે જોટાજોટી માં માટલું ટૂટ્યું કાઠો રહી ગયો બાઈ હાથમાં અને ઘી રહી ગયું ભગત ના એ કડછી ડંકા જેવું લઈ આવીને મારા બધા કાઠી દરવાની તાળા ડંકા ભરી ભરીને ઘી નાખ્યું પણ બાય હાથમાં ત્યાં ઘી લઈ ગયા એવું માઠું લાગ્યું ખૂણામાં ઘરે કઈ બોલે કઈ ચાલે કઈ સહકાર કઈ નઈ ઘૂમટો તાણી બોર બોર આંસુ પાડી ખૂણા બે ઘી દઈ દીધું મારો મારો જ નહી રોવા માંડી અને માથે વડીને ખૂણા બેસી ગયા ગોઈનભાઈ રસડા ના ઉભી થતી ને જમીન વ્યાજ ત્યાં સુધી મરી રહ્યા અહીં ના નહીં મારા જેવો ભૂંડો નથી કે મૂડકિયા વેડા કરવાના છે મારા વાલા હગા જમાડવાના હોય ભાવ હોય ન હોય તો બેસી રહ્યા તારે ઘી હોતું છે હું કમાઈ દઈશ ગમે ત્યાં લઈ દઈશીને અત્યારે આડી આવજ હીપકા ભરવત ભરજે પણ ભાઈ ડૂક હું ભરી ધોકો ધોકો તોડી નાખીશ રીહાવાની તને છૂટ છે પણ અવાજ કાઢતી નઈ મોઘી મૂંઘી મરી રોજે આવી ડાટી મારી દીધી ગોઈને વગેરે એટલો તો કડક રાખજો માટલા ના ને એવા ગોળ પેલા આવતા ને ડબ્બાના ત્યારે ડબ્બા નો માટલાના ગોળ આવતા એ માટલાનો ગોળ લઈ અને પછી ઉપર લઈને ચમચારી ભરી ભરી અને ઘી વેળો ગોળ ભગતે પીરશો મહારાજ ને કાઠ્યો તો ઓહો સુરાબાર મહારાજ આ ભગત નો ભાવ ભણે કેવું પડે કેવા ઘી કેવા ગોળ કેવા રોટલા કેવી સાછું ભગત નો ભાવ એવો અને પટલાણી ભાવ તો કે મહારાજ ઈ રહેવા દે ઈ પછી કેશું રેવા દઉં જમી લો અરે પણ મહારાજ વખાણ તો બે માણસ ના કરજો કરજો ધીરે રહી કરો પેલા જમી લો નિરાશ બધા ખુબ ઘી ગોળ રોટલા રીંગણા નું શાક અને તાંતિઓ ભરી ખાવાણી હોળી ઉભી રહી જાય એવી છાશી પીવડાવી પાણીના સરસ બધાના આમ ચાંદુડિયા પડી જાય ચંદ્ર ના એવા સરસ ઉટકેલા કળશિયા પાણી ના ભરી દીધા ચડું કર્યા જે કઈ વરિયાળી હશે મુકવા મહારાજ કે ભગત હવે જાય ભલે મહારાજ ઉતાવળ છે મહારાજ વિદાય થઈ ગયા મહારાજ દરબાર કે મહારાજ તમે એલું કેતા ઘરવાળી ભાવ તમે એલું માટલું નતું જોયું ઘી નું હાથો હતો તમના એ ઝઘડો થયો હતો રિહાણી એ રસોડા બેઠી હતી એટલે આપણે જલ્દીથી નીકળી ગયા આરામ કરવો હતો પણ પછી ઘરમાં બહુ ડખો થાય એમ નહીશું પછી સમાધાન તો થયું છે કરવું જ પડે ને ભેળા રહેવું જ કરે છું પણ હવે મારે તમે મારે કેવું છે કે તમ વિના દીઠો નહીં કોઈ દયાળુ કઈ જીવન એ ભાઈ નો અંતકાળ આવ્યો અને સહજાનંદૂટેલો જુના જમાના ઈ કેતા કે એ કેતા આજનો સુધરેલા બધા આજના તમે બધા શું કે એજી શું કામ કે ખબર એ ટૂંકું ફોર્મ છે આ ગધા એટલે એ જી આ મનમાં રાખજો અને મેં ઘી પીરસવા નો દીધું માટલું પકડી રાખ્યું ને કાટલો મારા હાથમાં રહી ગયો એ કાટલો લઈને આજ સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવ્યા છે લ્યો જય સ્વામિનારાયણ કઈ ભાઈ દેહ મૂકી દીધો એટલે અંતકાળે આવો છો અને તમે સુખ્યા કરો છો જન્મવા ગર્ભવાત લક્ષા છે ને તમે છોડાવો છો આ વાત તમે દયાળો છો પ્રભુ એટલે ભગવાન એવા સુખકારી છે હવે એ જીવન જાણવું છે એમાંથી આપણે સુખકારીનું જે જે હતું એ લીધું અને હવે ખાસ જે સુખકારી ચેપ્ટર છે એમાં નિષ્કુળાનંદ સ્વામી સુખકારીની વાતો કંઈક કરે છે ये, ये बाकी है बोलो सहजानंद स्वामी महाराज